પોતાનું નથી રહી વા પ્રવૃત્તિ ને અંદર નિવૃત્તિ અર્થક નથી એની પસંદ ચાલે આપડે તો ઈફક્ટ કોજિંગ કોજિંગ પણ થઈ ગયેલી ઈફેક્ટ આપણી કોની એટલે પ્રવૃત્તિ નથી નીવડતો નથી પ્રવૃતિ નથી પ્રવૃત્તિ નહી હતી ઉછાત્વ અને અંદર પ્રવૃતિ હતી તે બંધ પણ દાદા આપડે આ બધું કરીએ સંસાર ચલાવો તમે પ્રવૃતિ ના કહેવાય કરે છે પ્રવૃત્તિ જીવતો હોય છે જગત આપી સંભળાયેલું હોય હું કરું છું એક દાદા આપડે ધંધો કરીએ ધંધા માટે વિચાર કરવો પડે ધંધા માટે એ કરવું પડે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 એટલે એવડીએ કેવી રીતે વિચાર કરવો કે આપણે ખોટું નથી કરવું છે કરતા જતા પદ એટલે વ્યવહારિક જે હોય કરા કરાય હ્યવહારિક જે રીતે હોય જે રીતે વ્યવહાર ચાલતો હોય એ દુનિયામાં કરતા પદ એ કરો તેનો વાંધો નહીં કરતા પદ હું જે આ કરું છું આ જગત એ ખરેખર કરતા છે નહીં અને માને છે હું કરતા રોંગ બિલીફ છે રાઈટ બીજ એટલે ખરેખર આપડે કરતા નથી આપે ઈટ હેપન્સ બધું થઈ રહ્યું છે હા થઈ રહ્યું છે તો એને આપડે કઈ જ્ઞાન આપણે એના નિમિત છે એમ નિમિત્ત છે એટલે આપણે કશું લાગે વાગ્યા નહીં ઉપર હું કરું છું એમ કહીએ તો આપણને કર્મ બાંધાયું કરતો નથી આઈટ હેપન્સ પણ હું સીધો થઈ જવો જોઈએ દાદા આપણે છે ને જ્ઞાન કેવું હું શુદ્ધાર્થમાં પ્રગટ થઈ જવું જોઈએ એને નિરંતર ખ્યાલ રહેવો જ હું શુદ્ધાર્થમાં છુ અને તેને અમુક માણસો થઈ ગયેલા ત્યાર અહી કેટલાક માણસો છે મીરે તમને લાગે છે જેમ પ્રગટ એમ કે વાતો હમ એક્ઝેક્ટ બધા હોય ખરા પણ પૂરી જાગૃતિ ના રહે આ અમુક જાગૃતિ એનો ઉપાય શું તમે કહો છો ને પૂરી જાગૃતિ ના રે માણસ ને આમ તો જાગૃતિ રે આપડે આમ દાદા એ સમજાવ્યું છે એટલે સમજે પણ કોક વખત કોક સમયે બધનું બધું એવું હોય કે માણસની જાગૃતિ ખોઈ બેસે અને પાછું ભૂલ બીજામાં ગોથા ખાઈ જાય તો એ જાગૃતિ રાખવા માટે કેવું શું કરવું જોઈએ અમે ધ્યાન આપીએ કાયમની જાગૃતિ ધ્યાનમાં અમારી આજના મળે તો એટલે રિલેટી કર્યા કરે રીઅલ વ્યુ પોઈન્ટ કરે વ્યવસ્થિત વ્યવસ્થિત રાખે ફાઇલનો સંપર્ક ઇન્કાર કરે અને ગેરંટી આપે છે ને પછી એક ચિંતા રજ ગેરંટી અને અમારે ઉપર બે લાખ લાવો પડે કારણ કે હું પાંચ આજ્ઞા પાવ એટલે બસ મે સમાચી જ્ઞા નથી પડતી એ જ તેમાં આપડે નિશ્ચય માટે તો કેટલાક માણસો એવી જાગૃતિ રહે કે ધંધા કરીને જોઈને અમારે જોડે કર્યા છે કારણ કે આ મુશ્કેલ વસ્તુ છે અને આવું મળે ને મળ્યું પૂરું કરી દે તો જરૂ જાય તો તમે મોડા આવજો દાદા ઘરે સત્સંગ કરીને મળે આવજો આ એફઆઈઆર કેસ મોડો કાઢી એવું જ સત્સંગ દાદા પૂરો કરીને આવજો દર્શન ખરાબ કામો છો ગ્રહણ કરો કે છે ખરાબ છોડો સારા ગ્રહણ કરો ખરાબ કામો છોડો ને સારા ગ્રહણ કરો એ આપડા સાધુ આચાર્ય અત્યારે એ કે છે કે અશુભ ને છોડી દો અને શુભ કામ કરો શું અશુભથી પુન્ય બંધાય અને અશુભથી પાપ બંધાય તો દેવો અહંકારી કર્મ એટલે એનાથી પુનઃ મળે પણ મુક્તિ ના મળે બહાર સુભે ની ને અશુભે ની મુક્તિ એટલે અહંકાર નું એ નહી થાય કે મુક્તિ ની થાય સચિદાન થઈ ગયું કાળા લાખો માણસો આવે એ વસ્તુ ધન્યવાદ કરે છે એ વસ્તુ ધન્યવાદ કરે છે એ બેટી બીજા પેલા સાંભળ્યા ધન્યવાદ કરે એ બધું શું કરે બહુ કામ છોડો ને કરો તો ફોટા છોડો સારા કરો ત્યાં લોકો શું કે ખરો માણસો ને તું મળે કે તમે કેટલા ફોટા છોડ્યો તમે સારો કે લખો તો હા હા એ કરો છો નહીં કરી રસ્તો દેખાડે ભાઈ જે જાણતા હોય ને રસ્તો એ લોકો રસ્તે ચડાવે વૈષ્ણવ માર્ગ ને સમય માર્ગ નહીં જૈને છે તે શુભાશુભ કરી રહ્યા હોય ને એટલે લોકો ઘણા લોકો પામી ગયા અને ધય નો તો ખબર પાયા પાયાથી ન પૂછવા કારણ કે ધયું મુખ્ય વસ્તુ છે એને આમ તો નથી આવ્યા વસ્તી પછી બધી અડધી થઈ ગઈ છે દાદા ઘંટાકરણ દાદા આ ઘંટાકરણ માં ક્યાંથી કેવી રીતના એમનો જૈન જૈન ધર્મમાં સબંધા આવે એ તો ભગવાન ના શાસન જેવું શાસન જેવું આ લોકો એ છો એમનું મન સીધ થાય એટલા માટે બુદ્ધિ સાથે મારે ગોઠવેલા એ નામથી બધું લોકો ધર્ માંગવાનું લોકો ભૂલી ગયા અને બાધા રાખવાનું બહુ આગળ લોકો બાધામાં પડી ગયા અને નહીં જાણતું કે લોકો બાધામાં પડી ગયા છે માત્ર આ બાધા કરતા કરતા મંદિરોમાં દર્શન કરશે આવ્યા છે એટલે એ ઉકાળ કર્યું એટલે બધા શાસન એવો થાય ભગવાન શાસન રક્ષણ કરનાર તમને સીધાત માટે બધું ખ્યાલ રહે પણ કોકો કોકો જતો રે ખરો સ્થિર ગમે એટલે તમને કાલે કીધું કે તમારે જો મેલ બનાવવાનો છે ઠંડક થી પછી ઘરના ઉદય આ બધું ઉદયકર છે અને માણસ કે શું કરું છું એટલું ઉદયકર કરાવ અને પછી પોતાના ધારા પ્રમાણ થાય છે હું કેમ છું આપડે કઈક જતા હોય અને પછી લગ્ન માં બેઠા આપડે અને આઈમ કોઈ કે બધા લગ્ન વધારે દૂધું આપવા આપવાનું જોવા આપણું હાથ જવું જોઈએ હું તો વ્યવસ્થિત નામ આપું છું વ્યવસ્થિત જ હોય છે જ્ઞાન આપ્યા પછી જ્ઞાન આપ્યા પહેલા આ વ્યવસ્થિત કર્યું અથવા મારા કર્મ ઉદય કરવું મારા કર્મ ઉદય આ માણસ બોલે છે ઉદય તો મારા જ મારે ભગવાન આ બોલે છે એવું જો જ્ઞાન હાજર રહે પછી આપડે એના તરફ ભાવ બગડે ને ઉકેલ થતો નથી ને મત કર્યો તો ઉપરનો થાય પણ અંદર કમાઈ લેવાય છે કમાઈ દેવું છે અંદર ઉપર ઉકેલા કરીએ કે ગુસ્સો કરીએ પણ અંદર માફી માંગી લઈએ ના એ વળગત એટલે આ ફળ નકામો જાય નઈ દાદાની જો કલાક નો પરિચય ઘણું કામ કરે પણ આ શું થયેલું કે નાનપુર માંથી આવડ્યા હતા દાદા પર ભાવ બેસી ગયેલો એ ભાવ આ પ્રેમ બે ભેગો થઈ જાય એટલે બધે જો આવું ભેગું થયું ત્યાં પૂરું ગુલજામ તું ખરો સ્વાદ આવે નહિ હતા આવડા હતા ત્યાંથી ભાવ બેસી ગયેલો અને બઉ ભાવ સતત પણ જાય ઘર નકામું ના જાય હા ના ના હા એ તો અમારે કહે છે કે દીધરાત સેવા કરે છે કારણ કે નકામો નહીં જાય આ બધું જતું છે દાદા એમને કામનો ઉદય જ કેવાય ઉદય જ કેવાય પણ છે આ ધીમે ધીમે ધીમે પણ આ ધોરણ ઘણો વાંચાતું કે આંખો વાંચાતું રહેશે અને દાદા કેટલો ઘર યાદ રહે ચોવીસ કલાક ચોવીસ કલાક રહેશે ચોવીસ કલાક યાદ રહેશે અમે ઘરમાં આગુ પર જતું નથી બઉ થઈ ગયું અને અમે તો ભાવ બહુ બેસી ગયેલો નહીં એટલો બધો ભાવ બેસી ગયેલો બધા ભાવ બેસી ગયેલા તો પૂરો પડું લુણાન પણ બધા ખરાબ વિચાર ના દાદા એવા ખરાબ વિચાર તો નથી આવતા ના નલાયક માણસ છે માણસ આવ્યો છે કેવો માટે કઉે કે કોઈ વાર એવું થઈ તો મનમાં માફી માગી લઈએ માફી માગી લેજો હા દાદા દાદા બે વાર ગરીબ તમારે સુધાત્મા બાબો સુધાત્મા છે રિયલ ડાબો છે ખુદા ખુદ કરતો હોય અને આપડે કપડાં બગડે એવું ધોયું જાય તો એ પણ એના માટે ભાવ બગડવા ના જોઈએ સંભાવ દેખાય છે કારણ કે કોણે કર્યું એમ નહીં કહ્યું આપણા કર્મ એ કર્યું છે એટલે અમે આ જગત શું દેખાય તે તમે કહો આખો જગત અમને સાફ વાપી વાવથી બધો નિર્દોષ દેખાય જે માત્ર છે બધા મારીને નિર્દોષ દેખાતા હતા અને મને પણ નિર્દોષ દેખાય એટલે કોઈ દોશિત દેખાય નહીં બે ત્રી ને હા એ સુર વાતો એ બીજા લોકો બહુ લોકો ની જરૂર આ વૈષ્ણો પૈસા બધા વાત સમજે નહિ આ જૂની વાતની આ તો આ બાર ઘડે ભાઈ રહેતો હતા અને ત્યારે એ શું બધ્યું કપાલ સુધું મા આપના સુ કર્યું જાય નહી જતા જતા ઘણો ટાઈમ લાગે ચ મારું હોય આપણું છે આ તો વ્યવહાર પૂરતો આપણું કેવું વ્યવહાર પૂરતો રીતે આપણું છે જ નહીં આપડે તો હાથમાં એકલો જ છે આપડે ત્યાર આવી જાય લઈ જાય પછી આટલું બે ઉકેલ બે ઉડિયા હતા એમને એના દાદા હતા તે એ તો ભોગવવા જ પડે શીખવું જ નહી ઓકે હવે આપણે ધારો કે નૌકાર મંત્ર ગણીએ કે દાદાને યાદ કરી નાખીએ પુણ્ય બંધાયું પણ કર્મો ના ધોવાય ના કર્મ ના ધોવાય પુણ્ય બંધાય એ કરજો ભોગવવા જવાનું આનું નવું કર્મ બંધાય પુણ્ય બંધાયું પણ દાદા કર્મ ધોવાનું કર્મ ધોઈ કાઢવા હોય તો કરવું શું જોઈએ એ તો આપણું જ્ઞાન જ કર્મ જોઈ નાખું કર્મ જોવાય છે બરફ રૂપે પાયી રૂપે ને વરા રૂપે બરફ રૂપે જે હોય ને એ એકલા રહે છે અને પાણી રૂપે વરાળ રૂપે તે ઉડી જાય છે આપ્યાનમાં રહીએ ત્યારે જે બરફરૂપે કર્મો આયા હોય એ ભોગવવા પેલા ના થઇ જાય ના એ ફૂટતો જ ના થાય ને તમે યાદ આવ્યું તમારું સીતામાં નૌકા મંત્રો હોય તો પેલો ભોગવતો આવે તાપ તાપ પર તાપ ને અડે છે ખરું પણ સીતામાં થોડું પેલો અસર થઇ જાય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 પણ એમને કર્મ કેટલું સારી રીતે ભોગ્યું એનો કેવો સારી રીતે કીધું કે કોઈનો સસરાતો એમ કે લાગ તો ભોગ્યું પણ કેવું સારી રીતે ભોગ્યું અને વિચારો કેવા ઊંચા થઈ ગયા હવે એવા ઊંચા વિચારો રાખવાના જુદી નથી એવા ઊંચા વિચારો હંમેશા ટકી રહે આપણા મનમાં એને માટે શું કરવું જોઈએ બે આ અમારી આ અમારી સેવા કરો ને અહીંયા એના જીતે એમને કોઈ રસ્તો નથી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 પછી એની પાસે બે કલાક આ દેતો હોય પણ તમારે કેટલા કેટલા દેવ મને પણ તમારું પેલું મિત્ર થયેલું છે નહીં કેટલે પેલું જોઈએ એવું અડવા નહીં ગયું ના એટલે હું એ ચાતો કે માવીર સ્વામી ભગવાનને કિલ્લા માર્યા પછી આ દિવસ ગજ ગજકુમારને પણ આવું થયું કસ્ટ તો થયું હશે ફિઝિકલી અમને કષ્ટ તો થયું હશે પણ વિચારો કેટલા બધા ઊંચ્યા હતા ભોગવટ તો આવ્યો ભોગવવાનું થયું શરીર ને અસર થઈ પણ એમને પોતાને વિચારો વખતે તો કે એ કર્મ કેવું સરસ રીતે ભોગવતી એ જાગૃતિ કર્મ ભોગવ હું સિદ્ધાત્મા છે જાગૃતિ રે તો પાર્કે ઘેર થતો એવું લાગે ઉડી જાય મને આપડે જ્ઞાન આપવાનું છે રવિવારે રાખીએ દર્શનભાઈ એના જેવું થઇ જાય છે બઉ ભાવ શું કરતો હોય તો એ બધું રાગે પડી ગયું મારો આવી જશે આખીરાત વ્યાન કેકડાયું હોય અને આખી રાત ઊંઘાઈ ના કસરી નથી વાપરની કસરી નથી ઉકળી કોઈ નથી કારણ કે તમારે જે ઉકળી છે એ તમારું મળી બેઠા તમારું સ્વરૂપ છે આ ઉપરી કોણ તમારો બ્લન્ડર છે ને મિસ્ટેક ચા મિસ્ટેકો કોઈની કરીને આવ્યા આપણે ઉપરી થાય મિસ્ટેક બંધ થઈ ગઈ ને થઈ ગઈ ભૂલો જ ઉપરી ઓળખાય તો એના માટે લગભગ સો બસો કલાક એનું પાણી છું જોઈએ બે પાંચ કલાક થોડો ઉજો કઈ થઈ જાય દુષ્કાળ વાળી જમીનમાં રણમાં રણ છે ને રણ વાળી જમીનમાં રણ રણ રેતી રેતી રણ ની જમીન રણ રણ માં રણ માં ઉગાડવાનું મુશ્કેલ કચ્છ અંદર ખેતી કરવા જેવું છે મને બઉ ભાઈ લાગે છે મને નફા હાર આજે બીજો ધંધો કર્યો ધરતી આગળ વધે છે માનસ રોગ ના ડોક્ટરો હોય પોતાને ભય વખતે ભય લાગે છે તને તિરસ્કાર એના પ્રત્યે આવશે એટલે તિરસ્કાર બઉ પોલીસ વાળા ઉપર તિરસ્કાર હોય તો ભય લાવે કોલો ભાઈ રહો કાપ ઉપર તિરસ્કાર હોય તમને ભય લાવે એટલે તિરસ્કાર પછી એને જવું ગયા તારે આ તિરસ્કાર થાય ભય નું કહ્યું કે ભય નું કારણ આ છે હા મારું છે મારું બાળક ખેડો મારા મંત બુદ્ધિ સાય પછા એ ગમે ગયા જોડનું પણ એનો પથ કરીને કોઝને પણ પાથો કઈ ને ન કરાય તો હું લઈ ગયા હશે હું ગઈ છું આ બધા આખું ઉઘાડી હશે જાદુ સન્યાસી ત્યાગીઓ ગાદી ઉગ ઉપદેશ બહુ બધા ઉભા છે એનો ઉપદેશ પણ જોવા નથી પણ સ્ટેન્ડલો છે બે સ્ટેન્ડ માસ્ટર જોઈ જ ના જોઈએ ક્યાં જાય તો એટલે આ બધા જગત સ્ટેન્ડો એ જ છે એટલે માસ્ટરો એને મળી આવે છે એટલું બધું ગાડો ઉતારે જાય લાસ્ટ છે એમાં તો જ્ઞાની હોતા નથી શાસ્ત્રકારો તો કહ્યું છે કે જ્યારે જયારે જ્ઞાની થયા ત્યારે ચાર જણ થઈ ગયા અને તીર્થંકરોની પાસે બે કલાક થઈ ગયા કે અમારું તીર્થંકર પદ નથી અને જ્ઞાની બે કલાક બાદ કરો નથી ટેન્શન શું કે જાણતો નથી વાતય નથી તમારું નહી માયાલમેન્ટ એ માયા છે એમની અસર માયા પરમા થયો વિધાઉટ માય ગોડ કોઈ પણ માણસ ને ફૂટ છે તો વિધાઉટ માય ફૂડ ભૂપેન્દ્ર સ્વતંત્ર થવું જ જોઈએ માણસ કોઈ પણ એવી રીતે આ પાતંત્ર કોર્ટમાં વસીલા કરે છે ડ્રજ કે તમે દાદા પાસેથી મોડા આવશે તો કેસ મોડો કાઢી શું પોતે કોટે જુદા વકીલ જુદા કામ કરી જુદું બધા જુદો રહી શકે સ્વતંત્ર રહી શકે છે કેટલાય ધારો માણસ નિરંતર દાદા આવે દાદા એવું છું દુનિયા કલચી નાખું છું સાચું કલચું મુક્ત કરવાનું છું બધા નિરંતર મુક્ત કરવાનું છું અને એક ચિંતા થાય અહીંયા અહીં અમેરિકામાં દરેક નીકળી ગઈ એક ચિંતા થાય બે લાખ ડોલર દાવે ગેરંટી અમારે પાંચ સત્તા સો કલાકે થવું જોઈએ પાણી પાણી થોડું થોડું આટલું મોટો અને પાંચ આગ ના પાડે ગેરંટી એવું જ્ઞાન છે બે ટેપો ગાય છે એટલે લગભગ બહુ વ્યજ વ્ય કેટલાક પ્રશ્ન બહુ મોટા સરસ તો છે આજ એ વાડી નો માલિક ના હોય તો વાડી હોય બાકી વાણી હોય શું હોય સ્વતંત્ર થવાની ઈચ્છા હોય કોઈ ખબર જ નથી કે પરતંત્ર પોતે પરતંત્ર એવું ભાન જ નથી પક્ષી હોય એના જેવું કાયગી થઈ જઈ નિરંતર પછી આ ન્યાં છેડ્યા કરે આ ખાઈએ નાણો છેડે એટલે જગતમાં શાસ્ત્રે કરે આખું જગત સાધુ સન્યાસ આચાર્ય બધા ઊંઘે છે હા હું બોલું છું તમે લોરેખર કહીએ શાસ્ત્રકાર કે છે એ સાધુ સન્યાસ બધા વાસ ઊંઘે દેખા કરો તમે અમારી ઘર ગુમ્યા હતા અકડાવ છો તો વહુ પડ્યા વી શું દેખા અને તમારી શું રક્ષા કરે તે જ અમેલો હોવો ના તો ફલવાનું દેવાય ફવાનું દેવાય ફળ દેવો આમ લાવવાનું છે સ્ટોરમાંથી એ મને કઈ જાણતો ને સ્ટોર ભાઈ જાય પરિણામ એ કર સ્વતંત્ર થવા માટે સ્વતંત્ર થવા માટે કિંમત ભારે જ ચૂકવવી પડે ને સ્વતંત્ર થવા માટે કિંમત ભારે ચૂકવવી પડે ને પછી ટિકેટ ના ટૂટવાની વર્ષવાનું આટ્યો છે સ્વતંત્ર થવું તો દાદા રહું અઘરું કે છે બધું સાંભળવું પડે આ સેર મારું છે મારે રહ્યા ડિપેન્ડન્ટ કરે પેટમાં દૂછું સપલામાં ડિપેન્ડન્ટ તો છે હણો પહેલો થયો પછી એમ ડિપેન્સ હવે આ ડિપેન્ડન્ટ પણ આ મને તો તેર મહારાજ ને સેવા કરવા જતો વૈષ્ણવ એટલે વૈષ્ણવના મહારાજ ને સેવા કરવા જતો એવું નહીં માનવા નહીં કર્યું એટલે મહારાજ મને કે તને ભગવાન મોકે લઈ શકે મને વાત ગમી નહીં કરી ગમી ભગવાન મોકે લઈ જાય તો અહીં બે હાડેવો દેશમાં એને અત્યારે ઓળખાણ બોલો તારો મોખ એના કરતા મારા મા બાપ માથે હાર મો પણ અપને કાંઈ ઉપર ક્રિએટરને નક્કી કર્યો હોય એટલે ક્રિએટર નો ઉપકાર માનવો પડે આપડે એની ક્રિએટ થાય એટલે તારો બાપો કોઈ ક્રિએટર નથી યુવા ઉપર હોય તો હમણે મને લઈ લે શું કહ્યું આ તો બધા બિચાર ફસેલા છે લોકોને ફસાય તો લોકોને જો અમને લોકો બહાર ગુસે તો ગોવા ક્રિએટ એ કહીએ શું કયું એના અહીં તો બાપુ કોઈ ઉભર્યું નહીં તારે દેશ મુક્ત થવું હતું ઇન્ડિપેન્ડન્ટ છે ડિપેન્ડન્ટ ગમે છે માટે ઉપરી છે શું નહીં તો પછી એ લોકોના મનમાં શું થાય પેલા વસ્તુ કોઈ ઇચ્છે કોઈ કાયદે એટલે ભાઈ જે કે ભગવાનો ભય વર્ષ છે અને જે વિચારે જરૂર નથી તમારા માટે પોલીસની જરૂર નથી ને લઈ જરૂર નથી તમારી પણ લાગે નહી લાગતું કોઈ જેવું તમે આપડે ફરતા હોય એના જુઓ એટલે આ એટલે બે પેલા કહ્યું કે ઇન્ડિપેન્ડન્ટ થવું હોય તો ખીચડી જેટલું થયેલું છે ખીચડી કરીએ અને ડિપેન્ડન્ટ હોય તો ઉપાય એ ચૂકતું ના થાય એવું અઘરું છે જોયા હું તને ગેરંટી આપું છું ઇન્ડિપેન્ડન્ટ અને સ્કૂલમાં ભણો એટલા કલાકે નહીં બસો ત્રણ સાઈસો કલાકે તો બઉ થઈ ગયું ખિણ ખિણ જળીલા�. ચો ખજળખ ખિણ ઘ ખસિર ખિણ ખિણ ખિણ ખિણ જળા�. máz ખ ખિણ ખિણ end dinheiro? ખિણ ખિણ ખિણ ખિણ ખિણ કોઈ પણ ઈચ્છા નહીં નિરિચ્છ કોઈ પણ જાતનો વિચાર નહીરિચ્છા આ દશા કોઈ પણ જાતનો વિકલ્પ નહીં નિર્વિકલ્પ દશા હિમાલય હિમાલયમાં ઓગળી જાય બિલકુલ આ તો લોકી લોકી પાછળ ગયા છે હા લોકી હાલો નિરીકે થાય ને પરમાત્મા થઈ ગયો છે વ્હીકલ્સ એટલે હું ભયનાલ ભાઈ એ વ્હીકલ્સ આ બાયનો ભોડી એ બીજો રિકલ્સોગાર માલિક છું ભણાવો છું પાકું ચો છું ઘોડો છું કાળો છું પટેલ છું વિકલ્પનું પાર સુડે છે કોઈ પણ આઈડેન્ટિફિકેશન એ વિકલ્પ ગણાય છે કોઈપણ પ્રકારની ઓખાની વિધિ ઓખાની વિધિ આપે એટલે વિકલ્પ ગ્રહ કોઈ પણ જગ્યા ઓળખણ વિધિ આવે એ બધા કોઈ પણ જગ્યાએ મારા પણ ઉતરવી સંકલ્પ ના હોય ઓળખણવિધિ આપવાની પક્ષી ઓળખણવિધિ બે વિચાર એ જાગતી ઓળખણ વિધિ અપાય આપે કે હું કરું પણ આ તો મામો જ્ઞાન વાળો મેં જ્ઞાન આપેલું હું કે વ્યવહાર છે વ્યવહાર કરતું છે ઠીકે બે જ આપે એટમાં ઈગોજન થઈ થાય ને તો ઈગોજ ઈગોઈઝન શું ભાષા તો બોલી જ ચાલે આ શરીર મારું છે કે મારા માના એ ભૂલી જાય શું કહું કોક કોણ વાણી બોલ્યું તો હું તું કઉજ્ઞાન ભાષામાં એવું બોલવું ત્યાં ત્યાં બોલો છું પોલીસ વાળું પકડે હું તો મારું બોલ મારો ના બોલ ગેલ ત્યાં બોલે છે એને હું આની પર રિસર્ચ કર્યા કરું ખરાબ ખોટું બોલવાનું શે કરું છું નહીં બોલવાનું અમે ચોવીસે કલાક જ્યારે ચોવીસ નિરંતર પહેલે તમે જોવાના મળે તો તમે ગયા પણ થાય સાંભળવાનું મળે તો એ દાદા આત્મા અને જીવાત્મા ફેરશો જીવાત્મા જીવાત્મા એટલે શું કે જેને ભૌતિક સુખોની વાંચનાઓ જીવાત્મા ભૌતિકમાં સુખ છે એવું માને છે એમાં એનો નિશ્ય એવો છે એનું વર્તન એવું છે ભૌતિકમાં સુખ જ નથી હા તો આડો તો તમે આડો ભરો ના લાગે સરસ છે રાજમેલ હોય તો આદિવાસી હોય ને એ રાજગોર માં થઈ જમાડીએ નહી જયારે ગચ્છરો ચુસ્ત ના સુ કલ્પિત વસ્તુ છે એટલે જેને હું જે ગમે દલી ની કલ્પના નાખી દલીબી સુખ આવે બીજા લોકો ને કલ્પના આવી એમ ચોરી શું છે અમેરિકામાં આવ્યા પછી અમારે આ પારું લીધું સર્ચ કરી કે હું અમેરિકામાં આવું નથી અમારે પહોંચી ના ભાઈ હું ઇન્ડિયામાં તો બહાર ઘરને પાડે આ એ પ્લેન માં ખર્ચે તો એના ખર્ચે મારા ખાતે પ્લેન માં આવી જાય છે પહોંચી ના ભરાય એક બાર મહિની લાખ રૂપિયા લોસ અ બી તો હું કઈ થાય લોકો નથી આચાર્ય ફક્ત મને એક કજ્ઞા ઉચન થઈ નહીં પ્રાણી માફો ને હમદ વિચાર છે તો મને મારું કે ભાઈ ચેમ્ના ઊભી થઈ ગઈ કોઈ દેવોટરથી હિન્દુસ્તાનમાં આ મતા જાય મતાર